યોહાનની લખેલી સુવાર્તા એનો નવમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય નવમો તે રસ્તે જતો હતો એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને જોયો તેના શિષ્યુએ તેને પૂછ્યું કે રાબી જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો તે પાપ કોણે કહ્યું તેણે કે તેના માતા પિતાએ ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના માતા પિતાએ પાપ કહ્યું એથી નહીં પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી તેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ રાહત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું એમ કહીને તે જમીન પર થૂંક્યો અને તે થૂંકથી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તું જઈને સિલોઆ અડથાળ મોકલેલા કુંડમાં ધો ત્યારે તે ગયો અને ધોઈને ઘેર આવ્યો તે ઉપરથી તેના પડોશીઓ ભીખારી જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ નથી કેટલાકે કહ્યું કે હા એ તેજ છે બીજાઓ કહ્યું કે ના પણ તેના જેવો છે તેને પોતે કહ્યું કે હું તેજ છું તેથી તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો શી રીતે ઉગડી ગઈ તેને ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેને કાદવ કર્યો ને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું શિલોવાના કુંડમાં જેને ધો ત્યારે હું ગયો અને ધોઈને દેખતો થયો ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે તે કહે છે કે હું જાણતો નથી જે આંધળો હતો તેને તેઓ ફરોશીઓની પાસે લઈ ગયા હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી તે દિવસે વિશ્રામ હતો તે માટે ફરોશીએ પણ ફરીથી તેને પૂછ્યું કે તું સી રીતે દેખતો થયો તેણે તેઓને કહ્યું કે તેણે મારી આંખો પર કાદવ ચોપડ્યો અને હું ધોઈને દેખતો થયો છું તેથી ફરોશીઓ મારા કેટલાકે કહ્યું કે તે માણસ દેવની પાસેથી આવ્યો નથી કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી પણ બીજાએ કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર સી રીતે કરી શકે એમ તેઓમાં બે પક્ષ પડ્યા તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે કે તેણે મારી આંખો ઉગાડી તેણે તારી આંખો ઉગાડી માટે તેને વિશે તું શું કહે છે ત્યારે તેણે કહું કે તે પ્રબોધક છે પણ યહૂદીઓએ તે દેખતા થયેલાના માતા બોલાવ્યા ત્યાં સુધી તે આંધળો હતો અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહીં તેઓએ તેમને પૂછ્યું કે શું એ તમારો દીકરો છે કે જેને વિશે તમે કહો છો કે જન્મથી આંધળો હતો તો હવે એ રીતે દેખતો થયો છે તેના માતા ઉત્તર આપ્યો કે એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છે હમણાં એ સી રીતે દેખતો થયો છે તે અમે જાણતા નથી તેમાં તેની આંખો કોણે ઉગાડી તે પણ અમે જાણતા નથી એ પુખ્ત ઉંમરનો છે એને પૂછો એ પોતે કહેશે તેના માતા પિતા યહૂદીઓથી બીતા હતા માટે તેઓએ એમ કહ્યું કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભા સ્થાનમાંથી કાળી તે માટે તેના માતા પિતાએ કહું હતું કે એ પુખ્ત ઉંમરનો છે તેને પોતાને પૂછો તેથી જે આંધ્રો હતો તે માણસને તેઓએ બીજી વાર કહ્યું કે દેવની સ્તૃતિ કર જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી એક વાત હું જાણું છું કે હું આંધ્રો હતો અને હવે હું દેખતો હતો છું ત્યારે તેઓએ તેણે પૂછ્યું કે તેણે તેને શું કર્યું તો અહીંયા આંખો તેણે શી રીતે તેણે તેઓને ઉત્તર આપ્યું કે મેં હમણાં તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું કે તું તેનો શિષ્યો છે પણ અમે તો મૂસાના શિષ્યો છે દેવ મૂસાની સાથે બોલ્યો એ અમે જાણીએ છીએ પણ એ માણસ ક્યાંનો છે તે અમે જાણતા નથી તે માણસે ઉત્તર આપ્યો કે એ તો અજાયબ જેવું છે કે તેને મારી આંખો ઉગાડી તે છતાં પણ તે ક્યાંનો છે એ તમે જાણતા નથી આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી પણ જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું તે સાંભળે છે જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આજળા માણસની આંખો કોઈએ ઉગાડી હોય જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત તો તે કંઈ પણ કરી શકત નહીં તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મેલો છે અને શું તું અમને બોધ કરે છે પછી તેઓએ તેને કાઢી મૂક્યો તેઓએ તેને કાઢી મૂક્યો છે એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે તેણે ઉત્તર આપ્યું કે હે પ્રભુ તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરું ઈસુએ તેને કહ્યું કે ત્યાં તેને જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે જ તે છે તેણે કહ્યું કે પ્રભુ હું વિશ્વાસ કરું છું પછી તેણે તેનું ભજન કર્યું ત્યારે ઈસુએ કહ્યું કે જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ આંજળા થાય મારે ન્યાયને સારું હું આ જગતમાં આવ્યો છું જે ફડોશીઓ તેની પાસે હતા તેઓએ એ વાત સાંભળીને તેને પૂછ્યું કે તો શું અમે પણ આંધળા છીએ ઈસુએ તેઓને કહ્યું કે જો તમે આંધળા હોત તો તમે પાપ ન લાગત પણ હવે તમે કહો છો કે અમે દેખતા છીએ માટે તમારું પાપ કાયમ રહે છે